કઈ હું મારી છું તો મારી ચાલી તું બહુ સારી જો આ જમીયે મેં તો જાણ્યું કેવાનું હશે મારવાનું નહી હોય મારવાનું તો ખરી હું મારું બસ ખંડિત નહી કરું મા આવી બાળે માટે ખબર પડ બીજી આથી કોઈ કહે છે તમે તો ઘર જ્યા એટલે શું સમજો તો બેટલા ઓછી જાણ આવે મારા બલિતા આવો આવો મારા ઩�઼ પ�ર૨ગઝ સાર૮ સાર� нужен સાર૮ સૂા第三 ખ ઴ા સા સારં સારૂ સાર૎ સૂ સા સા સા સા સા સા સા સા的હ Beleri� સા સૂ